ના ભૂલી જાય નઈ ખરેખર એવો કાળ આવે નહી કાર અને પછી ઉતરતો જશે હા એ કાર્ડ આવીને પછી ઉતરતો જશે ઉતરતો જશે દરેક મનુષ્ય પરિવર્તન થઈ જશે હા દરેક મનુષ્યો હૃદય પરિવર્તન થઈ જાય એવું કઈ નઈ પણ આ કાર બધો બદલાઈ જશે પરિવર્તન થાય ને એટલે અમુક ની અસર થાય ને અમુક બધા બધા પણ અસર તો રહે ને એની હા એટલે સારી અસર હે બહુ સારી અસર હે આવું વૈજ્ઞાનિક જ્ઞાન જતું નથી ને આટલા બધા કર્મ ના ઉદય વાળા લોકો ને મૂંઝવણ થાય કોઈ વખત કરવાનો ભાવ આવે કરી નીકળી જાય એમ કેમ થાય છે તપેલી ઉધિ મૂકી ને ચા થાય ખરી તપેલી ઉધિ મેલી ને થયા કરો છો કર્મ છે એમાં સૌથી કઠિન માં કઠિન કર્મ કયું નડે છે આપડા આ જે કર્મો છે એમાંથી કઠિન માં કઠિન કયો કર્મ નડે છે કે જેમાંથી મો દશા જરાબી મુક્ત નથી થઈ શકે મો છોડવું છે છતાં પણ એવો બધા બંધન નડે છે કે છુટું નથી થવા છૂટી જ ના શકે મોહનીથી મોહની એટલી બધી કૃપા થી છૂટે બીજું બધું છોડવા છોડાય ના છૂટે મોહની એટલે મૂર્છા બેભાન પણ થઈ ગયેલો એના તો જ્ઞાની પુરુષ ગોનમાં લાવે તારો ને પ્રત્યક્ષ જ ના થાય છે જ્ઞાની પુરુષ એટલે મોક્ષ નું દાન આપવા નીકળેલા જ્ઞાની પુરુષ મોક્ષ નું દાન આપવા નીકળેલા હોય તમે તો દાંત ની માગણી ના કરી મને આપજો સાહેબ એવું બોલ્યા નહીં આપડા માં આપડા માં કહેવતે છે વ્યવહાર માં કે માગ્યા વગર તો માય ના પીરે કે માગ્યા વગર માં પીરે નઈ એવું કહેવત છે આપડે નથી રોજ હું થી તપેલી ને ડાળ કરી શાક બનાવવા જશું લોકિક વ્યવહાર માં લૌકિક વ્યવહાર પછી આપડે જીત થતા હોય આત્મા હોય લોકો ના વ્યવહાર માં આમ હાલો ખે છે તો પડે પાછું આવે ખરું કદી ના આવે કોઈ જગ્યા ના આવે એને કકડા માતા ભોરી તો રે નઈ કશું લોક તો આવું લૌકિક કર્યા જ કરે એ તો આપડે તો કુટે નહીં ખોટો ખોટો કરે જગત માં પાણી લાવે જગત લૌકિક છે એના શાસ્ત્ર કહે તો એવું કહે છે ઠગવાની આજુબાજુ ફસાયા છે એવું લખ્યું છે એ ઠગ શી ઓળખાય મિત્ર લાગે બધા નામેટિક રીતે આપણે જાણીએ છીએ લાદા ના પ્રશ્ન આવે ને એટલું એટલું ધીમે ધીમે વાર લાગે ને પ્રતિથી હોય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 માથું ફોડ્યું જરાક અહીંયા આગળ સેજ બ્લેડર આવે ને લોહી નીકળી જાય લોડ ફોડ્યું સેજ બ્લેડર નીકળ્યા એટલે ફોડ્યું માથું